आत्मा व्यापक व्यापक व्यापक व्यापक छे छे छे जीव जीव मात्रम जीव बाहर पर व्यापक थे आत्मा आत्मा तो प्रकाश એવું આત્મા છે તે આખા બ્રહ્માંડ પ્રકાશ પામે પૂરેપૂરો થઈ રે કે આખા બ્રહ્માંડ માં પ્રકાશ થાય એટલી પ્રકાશ ની શક્તિ છે તેથી એમ કહેલું છે કે આ લોકો સમજ્યા કે બધા અમાજ આત્મા છે અમા એવું સમજ્યા મુદું સમજ્યા બરાબર છે ચોપડવાની પી જાય શું થાય તમારા એન્જિનિયરોમાં ચોપડી ના બહાર નો રોગ મઢ્યો નામ રોગ મઢ્યો તો જીવ માં પ્રકાશ કે પછી જીવ એ આત્મા સ્વરૂપ છે આ લાઈટ બધા દેખાય પ્રમેય પ્રમાણે હોય પ્રશ્ન માતા કેવું હોય પ્રમેય પ્રમાણે બધા માં આત્મા છે એટલે આત્મા છે આમલામાં આત્મા આત્મા ઊંધું જ સમજાય કોકડા કુ જ ના રહ્યું બધા ઘઉં છે કે છે કે છે ઘઉં છે હા એ ઘઉં છે આપડે ના નથી કેતા વેપારીઓ માટે ઘઉં છે પણ ખાદાર માટે શું છે ખાંદા ને સમજવું જોઈએ બધે ભગવાન જયુ તો મારા ભગવાન ક્યાં લડે તે સમજાય ને આ મૂર્તિ માં ભગવાન તે આપડે મૂકીએ છીએ તો શ્રદ્ધા કરીએ તો એ તો મૂર્તિ છે પથ્થર લોકો ના મન દુખાય એટલું પાપ લાગે લોકો ના મન દુખાય એટલું પાપ લાગે બાકી મૂર્તિ કશું નાખે જેમ જેમ વ્યક્ત થતો જાય એક ઇન્દ્રિય થાય છે પછી બે ઇન્દ્રિય માં પછી ચાર ઇન્દ્રિય પાંચ ઇન્દ્રિય વ્યક્ત થતો પછી જ્ઞાની પુરુષ મળે તો અવ્યક્ત કરાય પછી પ્રકાશ થાય એટલે પોતાનું અહંકાર તૂટી જાય અહંકાર તૂટે એટલે પ્રકાશ વધતો જાય અંદર દિવસ એનો અર્થ જ તો છે નઈ ને ઘઉં બધા છે એમ કહીએ એ વેપારી બોલે એવું કે બધા ઘઉં છે કે વેપારી એમ બોલે ઘઉં કોઈ કોકડા બહાર બાકી નાખે બે માંથી એકને ઓળખે તો ચાલે ના કો જુદા ઓળખવા પડે હા જુદું જવું પડે ના એમ નઈ આપ ઘઉ ને કાંકરા હોય તેમાં કોંકરા એકલા ઓળખે બાકી બધું એક ને જો કેવું બોલે છે અરે બેન ઘઉં વીણા કે છો ત્યાં ઘઉં વેણું કેમ આવ્યું છે બધું સમજ નહી સમજ નહી આ બધું કુટી નીકળ્યું એટલે હું આ દવા નો શું ડાક્ટર નો શું દોષ ત્યાં પીધી હું આ તો ચોપડવાની હતી ડાક્ટર નો ઘરો દોષ કરો હે તમારે ગાંધીનગર માં લાલ અજવા અત્યારે પણ સુખ ના આવ્યું ધમા ચકડી ધમા છકડી ધમા ચકડી અને કાબર્યો બાબર્યો આ બધા કાગડા બાગડા બધા મારા માં છે ને રે સંપથી બેસે આ જાત પોચરી પેલેથી જ નથી સત્યુગમાં જ પોલી નથી કર્યું હોય આ જાત જ પોંચી નથી અહંકારી છે ને અહંકાર છે કોઈ ને કશું ડખો નહીં કારણ કે આશ્રિત છે આ નિરાશ્રિત છે ગાયો બેસો બધું મનુષ્યવાય બીજું બધું આશ્રિત મનુષ્યો એટલા નિરાશ્રિત છે તેથી એકલા જ ચિંતા કરવા તો દુકાનો બારી ઉગાડી રહી ગઈ છે ઉગાડી રહી ગઈ છે તો અહિયાં ખાતો ખાતો ચિંતા કરશો જઈને પછી ના દેવાનું હોય એટલે મેન ને પૂરો મું ખાઈ તો લેસો ને મને પછી ખાતા નથી અને પાછો બારી ઉગાડી દઈ ગયે ની ત્યાં ચીડેલું હોય એટલે હું ચીડેલો કોકની કાયક ના કાર બાયડી પર સુરાબ હોય કે શોભે આપણને આ બધું હિન્દુસ્તાન ના મનુષ્યો આપણે એક એક મનુષ્ય માં શક્તિ જબરજસ્ત કેવું ઊંધિયું આપડે છે એમના દોષ નથી એમને જ્ઞાન એવું ઊંધું મળ્યું છે ઊંધું ચાલે જ્ઞાન આપવામાં આવે ની તો આનંદ રહેશે તમારે બહુ વધી ગઈ શક્તિ મને ખબર નથી બે મેનેજમેન્ટ હોય તો કામ કરી શકો તાર કેવું સુંદર વાત છે લોકો ને કઈ કેમ ભગવાન ઉડાડ્યો અર્થ ખુબાર થાય શું થાય કે રાખે છે ને વેપારી પૂછો શું કે આ ચિંતા બફારો ને ક્યાં જાય પછી એનો એ પલંગ સપના જાત જાતના મનમાં વિચાર આવ્યો આ બાજુ આમ ફરે મનમાં સપના તો આવે ઉડ્યો આવે હું છે ઉડ્યો પણ જાગે તારી એના એ પલંગ માં હોય એના રોજ રોજ એ પલંગ બર્યો એ દાબા ખૂણા પલંગ અને તેમાં પિયરે જાય આ કઈ પિયર જાય બિચારા અમદાવાદ ના શેઠિયા પૂછ્યું ખાતી વખતે મિલ માં ગયેલા હોય અહી ખાતો હોય અને એ મિલ માં હું શું થાય આવે ખાતો ખાતો મિલમા જતો હોય છે નીકળ્યા આપડે વિચારીએ સ્ટેશન ઉપર પચી ગયું હોય બટાક કરે ચીત બિલ માં જતું રહે જમવા બેઠો તે પેલા એટલે ઘરેલું કોઈ પેલા થઈ ગયું પેલા ઘરેલું નહિ કઈ ઓફિસ માં જોવાનો ટાઈમ થઈ ગયો હોય જમવાનું હોય તો ત્યાં પહોચી જાવ નહીં જતું રે अनात्मा आत्मा अनात्मा आत्मा बने बरबर करता है बराबर कई पर लागण धरा त्या आत्मा थे चेतन थे नक्की लागण धरावत होतन लागण धरा तेतन आज मैं लागण झाड़ लागण धरावे शु हा झाड़े लागणी धरावे जरा लागण उत्पन्न तर आत्मा थे नक्की लागण उत्पन्न आत्मा थे नही लागण उत्पन्न तवा आत्मा थे અને આત્મા શું છે પ્રકાશ સ્વરૂપ છે સાલી જ્ઞાન સ્વરૂપ છે શું છે પણ જ્યાં લાગણી છે ત્યાં ઉપરથી આપડે ખરી કહે કે અહી આત્મા છે પછી આત્મા નાત્મા ના વિભાજન કરવું પડે એટલે જ્ઞાની પુરુષ કે છે આ લાગણી વગર નું છે માટે અનાત્મા છે આ ન ઈતી ન ઈતી ને गई करते, नेती करते। बदा कि ज्ञान पड़ा, पड़ा गयो। सार के आत्मा एवो वस्तु थे, थे, थे, निशब्द थकी ग्यारंत वेदनीय से अवस्तव्य बोली सक शब्दन ना લોકો વેદ ભણો તો આત્મા પ્રાપ્ત થાય હા આવતી ચિંતા વધશે પણ આત્મા જાણવા માટે જ્ઞાની પુરુષ પાસે જવું પડશે જ્ઞાની પુરુષો ચાર વેદ ની ઉપર છે અને જૈનો ચાર અનુયોગ ની ઉપર છે બધા શાસ્ત્રો ઉપર હોય તો જ્ઞાની પુરુષ ત્યાં આગળ આપણું કામ થાય નહીં કામ થાય પોતે મુક્ત થયેલા હોય તો જ આપણને મુક્તિ અપાવડે નહિ તો પોતે જ બંધાયેલો છે આપણને મુક્તિ આપે તમને કોઈ બંધાયેલા મળેલા કે નહીં મળેલા ઘણા મળેલા બંધાયેલા મળેલા હું મળેલા ભાવના આપી કયું સંદેશ ધર્મ સંદેશ હા પણ ગમે તરીકે નિમિત્ત થયું ને નિમિત્ત ભગવાન કોને કેવાય ભગવાન જેને દ્વંદ્વ ના હોય દ્વંદ્વ ના હોય નફો કોટ માન અપમાન એવું બધું ના હોય તેને ભગવાન આવું તેવું ના હોય તેને દ્વંદ્વ ના હોય તેને ભગવાન કહેવાય મનુષ્ય પણ મનુષ્ય હા મનુષ્ય ભગવાન એ તો એવી છે ને કે એકના માટે નથી બધા ગમે તે માણસ ભગવાન ઉત્પન્ન થઈ જાય લોકો ભાગ્યવાદ છે ને ભાગ્યવાન કે ભાગ્યવાયલું છે અને આ ભગવાન ભગવત શબ્દ ઉપર થયેલું છે ભગવાન ને ભાગ્યવાન એમાં નિરંજન નિરાકરણ હોય એ આત્મા એ પરમાત્મા કહેવાય નિરંજન નિરાકાર પરમાત્મા કેવાય જેને પરમાત્મા પ્રાપ્ત કર્યો હોય તે જ ભગવાન થાય છે અને ભગવાન કર્મ થી સંપૂર્ણ મુક્ત ના થાય ભાવિ પરમાત્મા ભગવાન પરમાત્મા કેવાય ભગવાન કેવાય ભગવાન આપડે કહે પણ પરમાત્માય છે આપ ભગવાન અને પરમાત્મા ફરક છે એમ કહો છો એમને નથી સમજાતો ભગવાન પરમાત્મા ફરક શું છે જેને આ દેહ થી દેહ માં હોવા છતાં દેહ થી મન થી બધી મુક્ત થયેલા સાધુ સંતો બીજા છે ના એને કોઈ ભગવાન ના કહેવાય સાધુ સંતો કોઈને ભગવાન ના કહેવાય ભગવાન ભગવાન પદ જ પ્રાપ્ત થયું આપણે આપડે આપણે અપમાન કરીએ ને સાંસદિક સાધુ સાધુ કરો છો સાધુ સાધુ ફેર મળે અપમાન કરીએ ને એટલે ફેર મળે તમે જોયેલી ગુસ્સો કરે ક્રોધ કરે હા अत्य शु नाम आपू रमनीक रमणीक भाई हूँ रमणीक भाई छु तुम भाई ज्ञान से ज्ञान सामणीक छो बीज छो વાંચવા ધર્મ ના પુસ્તકો વાંચવાથી પુસ્તકો ની મજા પુસ્તકો ની મદદ તો જરૂરી ખાઈ ને